સ્વામીનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર અડતાલીસ નાઠમ મકર સંક્રાંતિ તારીખ ચૌદ એક ઓગણીસો પરમંતની જાય પધાર્યા હતા બાંધો હતો તથા ધોળો ચોખા ઓઢ્યો હતો તથા ખેત પહેર્યો હતો परमेश्वर ने, ने, ने, ने, ने, ने भजवा इच्छा फेर रहे भगवान सर्व प्रकार निवास कर रहे समझते हो पृथ्वी जेनी रा डोले मरिया जलना बिंदु मनुष्य उत्पन्न हाथ पग कान दस इंद्रिओ थी आश्चर्य करना पूर्व अन्त प्रकार आश्चर्य थी गांधी तथा हम थे चाहे को कोई नाकड़े बेचा समय तथा जेने रूपवान एवं योगन स्त्री अथवा थ वृद्ध स्त्री तुल्य भाव रहे तथा सुवर्ण ना ढगलोर ढगलोतरा शुभ गुण से भक्त होना हृदय भगवान निवास करे सर आटल हृदय निवास कर હું કમાયો પણ આ કોઈ ધ્યાન જ ન હોય હેટલા આશ્ચર્ય કયા एक मनुष्य टीपा मनुष्य निकले कान निकले नाक नीक हाथ नीक पग नीके के कोई विचार करता માતાના ઉદર માં શું આપણે એમાં આવડ તૂટ વાળી પડ્યો હોય ફક્ત એની નાભી એ નાભી નો નસ એ બોલ્યા ભાઈ જે ખાય એનો રસ એ નસ દ્વારે આને પહોંચે એમાં આવડવા જીવ તો રહે અને એમાં પેલા તો હાથ પગ કઈ હોય ને એ પાણી હોય બરાબર પાક નો મર્યાદા પૂરી થાય ત્યારે બહાર નીકળવાનું થાય ત્યારે ઝાડ જેમ ડીટે પાક જાય એટલે ફળ ખરી પડે છે નાભી નું બજાર કરતો એ પણ જયારે ઈ ખરી ગયું ત્યાંથી દીઠું પછી ખોરાક તો મળતો નથી ઈ જીવે કેમ જેટલું દુઃખ છે એ કરતા જન્મ ટાઈમે હજાર ગણું દુઃખ હોય છે શાસ્ત્રો એમ કેવું છે સાથી थोड़ा दिवस पेला स्मृति पे आप आपे तू क्या फिर जन्म स्मृति प्रार्थना करे प्रभु ज्ञान अपे जन्म टाणे प्रार्थना पूली जाए जन्मे ત્યારે લગાવ્યું ગમે તે પ્રકારે એક ઇંચ વધારે હોય દરવાજા કરતા એક ઇંચ દરવાજો જેટલા ઇંચ નો એનાથી એક ઇંચ વધારે અને એમાંથી નીકળો એટલે એવો ભી થાય ત્યાં ત્રાહીમામ ત્રાહીમામ ધાતુ હોય બારો નો નીકળ્યો ત્યાં લગી અવસ્થામાં ઈશ્વર ની પ્રાર્થના કરે છે અને બાર આવ્યો અને છે રડવા નવીન થયું ને એનો પછી આ અમે વાતો કરનારા કલ્પના કરી વાંધો નહીં માલિબા હતો ધ્યાન લગી તારી ગરજ હતી બહાર નીકળ્યો એટલે પ્રભુ ની ગરજ મોટી રસ થી પોષાતો હતો અહીંયા તરત એને ખાવાની ક્યાં ખબર હતી ખવાય એની ક્યાં ખબર હતી પેટ માં જાળ હોય મધ હોય પાણી હોય ફલણ હોય દૂધ હોય એમ લઈને અહીં ચટાડે એમાં સ્વભાવિક જીભ બહાર નીકળે પેલી વેલી એ અડે એટલે લાગે સારું ત્યાં ભગવાન મૂકી દીધું એવો વિચાર આવતો નથી હો ઈશ્વર સુજાડે છે કે એને સુજે કઈ નહી આ ઈશ્વર કેટલું કામ પછી જરાક મોટો થાતો ગયો હોય વિચારો અરે ભાઈ એ બધી કેવી દશા હતી એમાંથી છોડાવી ના એ તને આવી સ્થિતિ માં મૂ એ કરવો જોઈએ ને સાધુ ને શામસુંદર ઘર કામ કરે ખેતી કામ કરે હાથી રે મજૂરી કરે એમાં મોટા સ્વામી હતા સ્વામી નાયંદાજી આ છેલ્લો ફોટો એનું મંડળ પહેલું સ્વામી બાલ બાંધ્યું એટલે ગામડે ભરવા જવાનું સાધુ જોઈ એ અમારે સાધુ ની એક રીતિ છે આને કઈ નથી કોઈ ની હગાઈ કરવા જાવી નથી કોઈ કાકા મોટા બાપા નું વ્યવહાર એને કઈ લગ્ન પ્રસંગ કઈ આવતો નથી તો તો આવે તો ખોટું દેખાય પણ એ કઈ ખોટું દેખાય માણસ ને તમારે ત્યાં નોકર રહેવું હોય આગળ બીજા ને કઈ શેઠ ને કોઈ શેઠ ને કોઈ હવે એટલા ની કરે એમ કરતા ઓલો કહે ને શેઠ રાખે જરા કેડ કઈ હોય પગાર વિચાર કર્યા કરે તો એ નીવડવાની રાહ જોવે ઓલિયો વધારવાની રાહ જોવે આ બે વચ્ચે જરા જરા જરા જરા મને હાલવા હો એમ કરતા એને જો પગાર વધારી દીધો સારું થઈ ગયું આજના જમાના માં જો નોકરો ભેગા થઈ ને છે મુશ્કેલી માં મૂકી દેવો અમારો ભાગ પગાર નહી હોય પડે યુનિયન થાય લ્યો જે રેવું તું તે દી કેટલી હતી એવું જાણું યાદ આવે અને તે બાયલા લોકો પાછા ઓલા મદદ માં ભણાય કરે જેનાથી એને જ હાથ ચીપ કઢાવે એટલે હમળો છો ને તમારી માથું થોડુંક આવે ખરું આપણે પેહલા વેહલા આવી કેટલી પછી અહીંયા જરા ગુણ સ્વામી છતાં ની વાત છે ભગવત પ્રસાદ મહારાજ જુનાગઢ વધારેલા તેથી તો જૂનો જમાનો આચાર્યો સંતો બધું બરાબર બીજા મિસ્ટન ની રસોઈ કુક ને આવડે આવડે નહી સ્વામી જાણે કે ભક્ત સાજીમાં વર્તાલી જવું તેથી હાલી જ એટલે ભલે વાહન હોય ગાદુપે જોઈ તે મંદિરમાં દુજાણું તો છે રસ્તામાં ક્યાંક કાયમ આવે જાદુમાં કહ્યું કે આવડશે મને તો આવડતા નથી મને તો આવતા નથી એલા પણ કોઈ નથી મહારાજ વડતા જશે આપણે એને માતું કરી દેવું પડે અને પેન્ડા અભરાય નહી એટલે ચોખ્ખા પેન્ડા આપણે ઘરનું દૂધ છે થોડા કરી નાખો માનતા મારે શું કે આવ્યો ત્યારે કેવો હતો કઉા માં જ્યાં હાથી રે આડા આવો એમ કરીને એને બે હરિભગત ને કહ્યું છે સ્વામી કે અહીં તો અમારે ભગવાન ભજે આવવો જોઈએ તો ભગવાન ભજશે બોલાયું વાતચીત કરી બે ચાર પાંચ દી રહ્યો ઠીક લાગ્યો એટલે સ્વામી ભલે આવે ને આવ્યો ખરો કોકડી રસોઈ દૂધ પાક અને પૂરી બેઠા દૂધ પાક ને દઈ ગયા દૂધ પાક કોઈ બી ખાથે નહીં પેલું તો એમ જાણે કે હળદી ભૂલી ગયા લાગે છે પણ જ્યાં ખાધું ને તો આ તો મારું બઉ ભર્યું છે બોલું મારું પૂરી દેખેલી ને પછી આમ હાથ હટાડ્યો ત્યાં આવું બોલું એ પૂરી ને દૂધ પાક ને જમતા જમતા લાયું બઉ ભર્યું સરસ ક્યાં ભગવાનું પૂરી નામ આવડે બાજવી શું માલિકા બીજું કઈ જોઈએ આવડે સાદુ આમ કે ફરણી જેવું હતું એ દઈ જાવ ફરણી ફરણી માં સમજાય આગળ એક હોય આવડી ચકડી એ મૂકી રાખી હોય એને ફરણી ઓલું ફરણી ફરણી જેવું હતું ને એ દઈ લાવત એટલે પૂરી ને પૂરી નામ આવડે નહી હોય હવે આ પેલી દશા જેવા કેસે મારા જાય છે પેન્ડા ખરીદ્યો આજે નવરાત્રી તમારે માન તમે હવા તમને આવે માનતા નોંધ કરાવે છે સ્વામી એ બીજા સાધુ એના જેવો હોય ને એને જરા કઈ નઈ ગમ કરી પણ જે આવ્યો તે દી કેમ હોય અને પાંચ દી અહી જો ટક્યો એટલે જોઈ લ્યો પછી મજા આવી જાય હે અહીનું પેટમાં અનાજ જાય ને અમે કઈ અંદર અંદર આવા ભગવાન આપડી મનુષ્ય આ કાયા એક પાણીના ટીપા માંથી ઉભી કરી શકે આ ના કુ જ એમ કોણ કેવાય જો તું હે હા કા નામ નીકળ્યું એમ કોણ કેવાય ગયું તમે શું છે પણ એ જેનું કર્યું ચાલે એને નો સંભાળે અને પોતે કઈ કર્યું મેં કર્યું છે મે કર્યું એનું ઉપર છે એકદમ અનંદ આશ્ચર્યો જે ભગવાન ના કર્યા થાય છે એને એક ને જોવા માંડે ને એને ન ભૂલાય અનંદ ઉમર તો પચીત્રી વર્ષની હતી એમાં જવાહર આવેલ પેહલા વેલા જવાહર દુનિયા ઉપડી તેથી બઉ બઉ તો કોઈ પૂછતો નીકળતો હોય નાવા ગયેલા નાઈ પાછા વળ્યા તા એની સભા કઈક વિખાણી ત્યાં બે ચાર જણા જુવાન્યા કુટપાટલું ના લુગડા સારા બીજા ના ભાઈ બંધ મળ્યા પગરખા માં હોય ને ત્યાં જગ્યા દેખાય ગઈ એટલે એને ઓઠંગણા પગરખા પલરિયા પણ ચાળી હતી ચાળીને ઓઠાંગણે કલાકે ઉભો રહ્યો પગરખા માં હગરખાનું અપમાન દેખાય શાથી ઉ એને મને અહીંયા મળ્યું એટલે બઉ કેવાય એવું એમાં ઓલું ભૂલી જવાય आ, भगवान के आनंद आश्चर्य भजन भक्ति वर्ता एट जाने तो आगवान भक्त न मध्य मन गुंजाई नहीं लाभ दू भ ભરણી ભરણી જેવું અને માલિપા ઘર માં ઘર્યો અને મારો પોળો થઈ ગયો પણ અમાઈ ઈ આવો આનંદ આશ્ચર્ય ત્યાં ઘણા થાય આ વરસાદ વરસે છે એનું પાપ કાઢવા લ્યો આપણા થી વરસે આવ બેઠા બેઠા પેલા થાય ને જોઈ લે ભલે ઈન્દ્ર તમે એવો ન વરસે શું આપણને ન આવડે કરાવશો પે માર્ગ ચાલ્યા વિ भुका में पहुंचा ही नहीं। कही जेना गर्या आवा हो ही ये मारा भगवान, भगवान दखावा शीखे जिया जुए ती आ राम जे जो निया जुए ती आ राम जे બીજુન બાલેટ દેખી ભૂલે અનુભવે આનંદ માં ગોવિંદ ગાવે રે ઈ જ્યાં દેખાય ત્યાં રામજી ને દેખી લાય ગમે એવું સારું આશ્ચર્યકારી પદાર્થ દેખાડો ભાત્ય દેખી ભાજ એટલે આકૃતિ રૂપ એને દેખી ભૂલે નહી રામ ને વજમાં ભાત દેખી ભૂલે નહી અનુભવું જા એના હૃદયમાં અનુભવ નું જ્ઞાન છે એ ભગવાન મારા ધણી છે મારા પતિ છે મારા કલ્યાણ ના કરતલ છે એ બધું ત્યાં વિરામે આવી જાય લે અને પોતામાં લીધું જરા કે હું પણ છઉ કોઈ કામ રે જે કઈ લખ્યું છે ને એક એક જોવા જાવ તો આનંદ આશ્ચર્ય ઘી આપણે જોવાનું હોય બે અક્ષર ભણ્યા હોય જરાક આવડક આવી ગામડામાં ફેરુ લોકો જમીન માં કઈક પાકતું હોય હારું તો ઘરે ગઈ ભેંસ કઈક રાખ એટલે છોકરા ને છાસ પાણી કે રહી હવે એને છોકરા ને છાસ પાવા માટે ઘરનું દૂધાનું છોકરા હાજા માં હોય ને એની માને બઉ ચિંતા હોય રાત્રે જંગ છોકરું દૂધ માંગશે રાત્રે કઈ ધોવાનવા જાય એટલે પેલું દૂધ થોડું કરીને પેક કરવા જાય તો બગડી જાય એટલે જયારે ખુલ્લું રાખવું પડે ત્યાં ગામડા માં રીવાજ છે ઊનું કરે પછી આગળ તો માટી ના વાસણ હતા બાજુ કરી બિલાડું આવી જાય ને એની બીક બઉ હોય એટલે નજર આગળ રાખે એવડું બરાબર હોય એમાં પછી આગુ પાછું જવું હોય એને ઉપાડી ને કોટલો હોય પરખે હોય મૂકી દેખી દે પણ હાવે એટલે કામ માં હોય બિલાડી લાગજો એની જ્યાં બરાબર બિલાડવા આવ્યો હબ ઘડી જાય એટલે કોટલા માં કોટલા માં પછી એને બીજું જ્ઞાન નથી મળી જ મંડળ ખાવા અને દૂધ સારું લાગ્યું નીકળે નીકળી એ પાછું એમને ખાતો હોય ભાઈ ને લાગે બે કેળી મને અહીંયા જો આમ તો આમાં ઢકઢક કર્યા કરે અને એમ કરતા મને બઉ એમ કરે આમાં ઘણી ગયા પછી ગયા હા પેલું તો લાલ જોઈ ને પછી હું પણ આ ભૂલાવું ન જોઈએ અખંડ યાદી હતી જોઈ અખંડ યાદી જોઈ અહી વર્તાલ જાહન નો રેલવે હતી નાનપણ માં રાજકોટ ની ગાડી ઉપડે પણ તે ભીડ સાધુ ને જવું હોય તેથી જો પાંચ આઠ જણા હોય તો રેલવે માં એક ખાનું રિઝર્વેશન આપતા પાંચ આઠ જણા વચ્ચે એટલે પછી કોઈ આવે નહી બંને ત્યાં લગી એવું ઘરી પણ ઓછા હોય પછી માસ્ટરને કહીને બે હારા માણા હોય બે પેસેન્જર બજુ બહેરી દે એટલે આવે અને રેલવે માં બેસીએ એટલે આનંદ આવતો બીજા વાહન નતા ને નાની ઉમર માં રાત્રિ પડે ને જેવલા તો આવે છોકરાઓને બધાય ખરેખર મને ખબર છે સ્વામી નાયદાસજી એ બધા પાકડા ઉપર બેઠા હોય એનેગ્યા કરી દેવાની ખાતર હું ગઈ જ તે મહિમા દેખાતો કે આવા ભગવાન જેવા સાધુ એનું ભેળું આપણે ફરવાનું આપણા કેટલા મોટા ભાઈ એમાં કઈ અગવડ કે બીજું ક્યાંય આવતું નો આનંદ પળે પળે આવા વિચાર કરવા છે આનંદ આશ્ચર્ય લ્યો હવે દર્પણ માં જવું જોવા પોતાના નાક ને કાન ને દેખાતા હશે ને પણ એ જ જાણે એમ થાય કે પ્રભુ મારી બનાયું કે છે ભગવાન નેશર્ય સાધુ એક ઇંચ બઉ તો દોઢ ઇંચ એટલો કાચનો ટુકડો રાખતા તિલક ચાંદલો કરવો હોય આ ડોડો નો થઈ જાય એટલે એમાં જોઈ ને કરી દે દર્પણ નો રાખે દર્પણ માં આખું મોઢું દેખાય સાધુ ને આખું મોઢું ન જો ભાઈ તો ચાળા કરવાનો ભાવ થયા કઈ રૂપ જોતા હશે આ ન કરે એટલે જો હજી પૂજામાં થઈ દર્વી લીધું તો કોણ મને ના પાડે હજી ટુકડો છે હજી ગયો કેવું ના પાડે હજી પેલો કોણ ના પાડે મગ્નભાઈ કરાયા એકદમ મને કહું કરો જોધાડાપો કરવીસ ને ગધડાપડ કરવીશ અરે આ લાદી હું મચી મારે ખર્ચે લેવું મારે ન થઈ અરે પણ મારે ખર્ચે તમારે ખર્ચે મારે આજ લાદી આ જગત આખું એવું છે જગત આખું અનંત એવું છે ને એને વિસ્તાર થી વાત જો લાંબી કરીએ તો કેટલી લાંબી થાય છે જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે ભગવાન ને રાખવા જો રાખવા તો પછી ગુણ લાવવા પડશે ને એના રહેવાન ત્યારે જોશે કે નહી જોય આ તો મૂર્તિ આગળ જરા હૃદય મારે એમ બોલ્યો બોલ્યા આજ કરીએ લ્યો એટલે એ રહી જતા છે જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય એના હૃદય માં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાન ને પ્રતાપે કરીને અનંત પ્રકાર ના ઐશ્વર્ય પામે છે કેમ કરવું હોય પામે એ હજી એને યાદ નો આવે ને જો ઐશ્વર્ય જોઈએ છે એમ કે ખોટો કહેવાય એટલે બોલે નહી નથી જોતું એમ બોલાય નઈ એટલે મૌન રે પણ અક્ષર સ્વામી જેમ કહ્યું કાંઈ નયી છે તો એની ભગવાન આપે છે ને એની મેળે આપે છે આ દૂધ છે દૂધ ને કઈ તું નયી થઈ જા એટલે થઈ જાય પણ બે ટી સાસ ને ભગવાન બેટી ભગવાન આવીને એમાં રિસામો લઈ જાય આપણે ઘેરી તો અખંડ અનારો દરેજો પણ આવડા પડે તો ઠી પાપડ માં જઈ થોડા બોલો भगवान ने प्रताप उमर्थ जीव नो शु क्यू कठिन होता तुच्छ जीवो एनुपम करे थे। સાપ શાપ હોય તો નો ન દિયે ન દીયે એની ઉપર કઈ ગોઠવું હોય તો ગોઠવે જો આ ભગવાન નો ભક્ત પૂરો નથી જરાક ધૈર્યું ન થાય જરાક કઈક મન નું મળે ત્યાં તો આ મુલા ફૂકાઈ ગયેલું ઇંગણું હોય ને ત્યારે કેવું ખર્ચાઇ ગેલા રીંગણા થાય ત્યાં તો ફૂકાય ગયેલા રીંગણા જવા જે હવે આપડે પાછા ભગવાન ની વાતો કરી જવું ભગવાન પાસે હવે એ ફૂકાઈ ગયેલા રીંગણા જાતા હશે કોઈ નહી જાય ને રીંગણા તો જાય ને માન થાય અપમાન થાય માન માં તો ઠીક અપમાન વાય ઉલટો સરસ રહે માલિકા ભગવાન કે શક સાબાસ છે એ પણ અન્ય જીવ ના માન અપમાન ને સહન કરે છે એ પણ મોટી સામર્થિ છે શું સહન કરવું ઈ મોટી સામર્થ્ય પ્રતાપ દેખાડવો વરદાન આપવું ઈ મોટી સામર્થ્ય નથી સંતો ની સામર્થે સમર્થ હોવા છતાં એને સહન કરે સમર્થ હોવા છતાં સહન કરે એ સંત ની સામર્થિ પણ જા બચ્ચા ત્યારે એસા હો જાય થઈ ગયું અને પછી ભૂલાય કે મારે વચને થયું એ સંત નથી એને વચને થયું એમ ઈ માને એટલે ઈ સંત જ નથી એને વચને થતું નથી એમાં રિયેલા ભગવાન ભૂલી જાય પોતાનો મહિમા ગવાર એટલે ભગવાન નથી કસી જાય બરોબર એવી સામર્થ્ય યુક્ત પણ અન્ય જીવ માન અપમાન સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે જો અન્ય જીવ માન અપમાન સહન કરે સામર્ આ તો જરાક કેહવાનું ત્યાં તો મારા જે ઓવાય નઈ લેવા ઉગડી ચુકામ હોટલે જે માર્ગે જવું તું ત્યાંથી પાછો પડ્યો રોકાઈ ગયો આગળ ન વધણ બોલો થાય ન સાધુ નો ધર્મ સહન કરવું પેલો છે પણ એ જરાક મન થયું ન તો કઉક રીંગણા જેવું મોટું થઇ જાય સહન કર્યું કેવાય સાધુ જ્યાં સહન કરવા હતું હશે પણ જાય જ્યાં કાયદા એવા આવ્યા ને એ ઊંધું ગાલી ને સહન કરે મજા કરે મારી પાસે આ ભગવાન ને સાધુ ને હોય જરાક મરડાવવું હોય તો ઈ નો સારું લાગે અને ઓલું કેટલું વરડાય છે મૂર્તિમા બધી જગ્યા એવું છે બધે લગભગ અને હવે તો બઉ છે કારણ કે સૌ સખન થી ગયા છોકરા રોજરા બીજું એ અત્યારે તો આ કુચરા જેમ રખડે ને માણસ રખડે શું બે બે થી કઈક જરાક પાથરું હોય ને એ પ્રભુ ની બઉ મોટી દયા એટલે ભગવાન અંબા નું શીખો હું લે ઉડાણ તપાસો ને એટલે દુઃખ સિવાય ન નીકળે જો આજે મકર સંક્રાંતિ છે એટલે કેટલા વાગ્યા દસ મિનિટ ની વાત છે ચોપડી પણ આપડે એમ આમાં આનું શું જોવાનું છે કે આ ભગવાન પૃથ્વી ઉપર હતા ઓઈલો અંગ્રેજ આવ્યો હશે એને આપ્યું હશે એને અત્યારે જાળવી રાખ્યું આપણા ભાગ માં પાછું જોવાનું આવ્યું છે આમ તું જુઓ આ શિક્ષા પાને પાન કેટલા મોકલી બે તળી આની સાધુ એ લખેલી એની હાથ અક્ષરો હતા ને છાપકાનું હતું આ છે ચોપડી અને એમાંથી પાની પાના નો ફોટો લેતા ગયા અને આ ફોટા થયા જરો દેતા દે <coughs> <coughs> <coughs> <coughs> આપણે ભાઈ મહારાજ ની